મમ્મી બોલા ક્યાં ગયા બેસાડશે આપણું ક્યાં જમા આપણું તો સિટી બાજુ આવ્યું છે કેટલું આવ્યું તમારા પાંત્રી માઇલ થાય ચોત્રી પસઠ માઇલ તો થાય પપ્પા ને કાજે હોય કેટલું મોટું શું કરો છો સોફ્ટવેર સોફ્ટવેર સોફ્ટવેર એન્જિનિયરિંગ સોફ્ટવેર સોફ્ટવેર એન્જિનિયરિંગ કોની જોડે છે ઇટે સ્મોલ કંપની છે મોલ પર કરતું છે સાચું છે સાચું એરપોર્ટ જોવું પડે ને નજીક ના એરપોર્ટ ઓર્ડો કલાક છે નજીક એટલે પહેલું નાનું છે એરવિસ છે તે વેસ્ટર્ન એરવિસ ના ઓબી એરપોર્ટ છે હોબી સાઉથવેસ્ટ હોય એમાં છે લોકલ સર્વિસ હા સાચું છે આ ડોકા મતલબ પણ એમાં મેજર એરલાઇન સાઉથવેસ્ટ ઘણી વખત બહુ વખત ગયા છે અરે પ્રભુ મોટું હા મામ થાય સારી ચલાવી પચાસ બે oh, <laughs> <Okay. laughs> સ્વાગ્ર હું કરો સંદેશ એક સમયમાં પહોંચે ચાલ છે જે અમારું બાળકો નડિયાદ માં ગયેલું હજુ એવું ન્યુઝ નડિયાદ છે બહાર બધી સોસાયટી પણ અહિયાં તો કઈ ફેરતા ના ગીત જે પ્રમાણે બનવાનું હતું એટલે એમ કશું કરાવી ગયું આપણે હવે છે બધા આપણા એ બધું ભણે છે ભગવાન નું ઘર ભળી ગયું છે ભરી દીધું છે એવા લોકો ભેગા થઈ જાય તો ભેગા થાય એટલે આપ સમજાય આપ સમજાય ને ભગવાન વાત થાય તો ભગવાન નું ઘર જોયું કેવાય જોઈ લીધું ભરી લીધું કે ભગવાન ક્યાં રહે કેમ ના શું છે હેસ ખબર પડી ગઈ છે ભગવાન કદીપ કપિલભાઈ નો ભાઈ છે Yeah. Uh, you are also six-footer? Yeah. <laughs> a little bit taller than him. Uh, <laughs> what you have done? Major school? Uh, computer science. Computer science? What is computer science? Please explain in short. Uh, I am a layman. It's... Computer that machine. Uh, yeah, computer like everyone who... अच्छा जुदीचनरी जुदीसुटर काम तो हार्ड कहे સ્ટડી એ સોફ્ટવેર કેવાય એટલે કે અંદર કોમ્પ્યુટરમાં આપણે ઓપરેટ કરવા માટે ઓકે ઓપરેશન અને અનલેસ લાઈવ બિંગ હોય તો જે ઓપરેટ કરી શકે નઈ પછી કોમ્પ્યુટર કોમ્પ્યુટર ને કરેટ ઇઝ ઓલસો પોલ આવે આપણે પરીક્ષા આપણે ઇન્ડિયન્સે બઉ પ્રગતિ કરી આમાં ઇન્ડિયન્સે ખુબ પ્રગતિ કરી શું ચાઈનીઝ લોકો પ્રગતિ ટ્રાય કરે છે પણ આપણા બધા નહીં ને સાઉથ ઇન્ડિયા વાળા એ બહુ સાઉથ ઇન્ડિયન્સ અને કોરિયન્સ આવે છે એવું છે મહારાષ્ટ્ર એટલે ઓસ્ટ્રેન યુનિવર્સિટી ઓકે એ એ ઘરે છે અમાર ઘરે રહે છે આ શું કરે છે તો આ તો બધી ફેસિલિટી છે તે પછી કમ્પ્યુટર સાયન્સ કર્યું પછી બીજું શું કર્યું હા મેથ્સ કર્યું મેથ્સ મેથ્સ એટલે કમ્પ્યુટર સાયન્સનો મેથ્સ કામ લાગે હું પણ લાગે છે હા ચેક કરું હમમ હા કે કાળ કે મતલબ ના ઇટ ઇઝ મેથેમેટિક્સ ને પ્રોગ્રામિંગ જે કરવાનું બધું પણ રેનવેજ લેંગ્વેજ જુદી ને नेचररी लैंग्वेज में नंबर्स तो कम लागे हैं मैथ में नंबर्स कम लागे हैं नंबर्स क्योंकि मैथ इज ऑन नंबर्स यू नो प्रॉब्लम्स ऑल बेसिकली नंबर्स ना एनो फॉर्मेट से तो है फोंट एम आई राइट डिपेंड ऑन द एप्लीकेशन ओके चलो तो अपन डेटा मैनेजमेंट हो तो ये रीती में हो फिरल मैनेजमेंट हो तो से रीती में हो તમને ઓળખાણ આપને પેલી વખત એન્જિનિયર from Bombay Vijayateya College, very renowned college. Yes. And now, he says, what is charming living like this? I have to move about and move everybody, so that I benefit from everybody. That is his belief. Not only that, <laughs> I, from this level of science, I've gone to the higher level of science of living. So you are teaching? Yes. So it I is high university. in your city. Yes, in the... <laughs> બેંગ્લોર તો બરોબર છે ત્યાં ત્યાં જ છે બધું પણ હજુ તો બેંગ્લોર આ મોટી કંપનીઓ ટ્રેનિંગ કરી દે તમને તો જ પછી તમારી પાસે કામ લઈ થઈ થોડું એવું જ ને બધા બધા इंडिया में मल्टीट मोटी कंपनी आए जॉब मिले तो तेज ट्रेनिंग मूके बहुत इच्छा कर लगभग के दस पंदर जेने कर पांच सात आठ नौ एक्सेप्ट कर पी ए चोइस वोलू तो अठवाडिया ट्रेनिंग कर ट्रेनिंग करे बदा એટલે ટુ વાતોને બે જગ્યા જસ્ટ ટુ કેસુ કેસ કોસ્ટલમાં છે કોસ્ટલમાં કમ્પટીમાં છે હા હે ગીટરમાં ગીટર ઇન્ટર ઓ ઇન્ટર તો કોમોડિકા અને આઈબીએમ ની મોટી એ પણ મોટી પણ આ આ પ્રેચિપ્સમાં મોટા મોટા કમ્પ્યુટર એટલે કેસ કઈ છે પ્રોસેસરી પ્રોસેસ મેઈન પ્રોસેસર હોય એમાં મોટા મોટી કંપની આઈટીલ કરે આઈટીમ ઇઝ નાઉ સોફ્ટવેર પ્લેટફોર્મ સર્વર સ્ટફ સોટવેર સોટવેર પ્લેટફોર્મ નું બાયનો બનાવવે બનાવે છે ઓર્સેટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ મોર થેરેપ્યુટિકલ પ્રેક્ટિકલ યુઝ કેન બી હોસ્ટ બીજા બધાને જોજે પણ મને એટલું કરી આપજે બઉ ખાણ ખાઈ નાખીએ શું કરીએ all three units, they want to use and how to handle that data is what they are devising hmm. programs for them. Don't you think that it is going to create a great problem? One of the things I don't think that is bad to hmm. handle some... Income. Can you not create a big problem? It is a great problem. You. It is it a, system when system is he going to create... Going it matters. They cannot handle one man. They want to handle the... મને મને હિંચક કરવા કે રોજે છે હું બધાને કહો કે છોટી ટીક કર તો તો સમજ છે મતલબ હા તો તો પપ્પા જોડે નું જે એજ્યુકેશન માカウントી તો ઇન્ડિયામાં લાગવું જ ખરું પણ એ લોકો એના પેલા પથરા ખસેડતા નથી બધા પછી ના આ ખસેડવા જાય એ ના કરાઈ જશે તમને આવું કરે પ જોર જોર ખતું નથી દેખાવા કરે કરવાર ના સિત્તેર કાઢ્યા સિત્તેર ભારતમાં આ લોકો સારી રીતે પ્રયત્ન કરવા જાય છે પણ અમે કરવા દઈએ તો આવો ને નંબર નથી કહો બોલો છે વર્લ્ડ પોલિટિક્સ રાઈટ પોલિટિક્સો એ જીપ હોય માણસ ઉપર બધું ચલાવું કે પોલીટિક્સ કરવાનું પેટર્ન પાર્સલ અમેરિકામાં આપડે આખી લાઈફ જોબ કર્યો રાખે પ્રેસિડેન્ટ તો થવા જ નામ થઈ ગયો એ છોડી દીધું સાહેબ એટલે ઓ પછી કે બે પાંચ છ વર્ષ ગયા દેસુ પડી તો હી વોઝ વેરી ગુડ ટેકનોલોજી ટેકનોલોજી ઇન ધ બટ ટેકનોલોજી એ પ્રભુ પડી ગયો ઓ શ શું કરો છો નડિયાદ તા પેલા રાજીભાઈ દેસાઈ પચીસ વર્ષ થી સાંભળી છે શ્રીમદ રાજચંદ્ર હતા જે આશ્રમની સ્થાપના કરી હતી તે પછી કશું ગો નહીં છેલ્લા પછી આમ તો શરીર તો બહુ સરસ ચોખ્ખું હતું પણ એટલે પછી ક્યાંક તમે તો ઉદામાં જોડે રહ્યા છો ત્યાં તારી કામ બટન કાપી નાખે પણ ઉંદર કાપતો હતો फैकोली ने साइड को सीवी छ साइडली गामडा में मतलब मन बंद पड़े है मकान तो हां मोटा मोटा अंदर सजे हमारी एक साइड हैदराबाद पाती ना या तो रिक्शा ना ऑटोने ही आवे वैसे तो मोटा मोटा होय होय અઠવાડિયે દસ દિવસ થી બધા ના રે મને એવી જગ્યા મળી પૂરું જંગલ કાનસાઇ મુંબઈ હે પ્રભુ પરમેશ્વર संभ बोड़े अमरा भादर मणिभा गया भादर दादा नु ने अमर बापू सेठ नादर मेला शेठ नकान જોડે બનાવેલું અંદર બરોબર બનાવીશું હે સરખો છુ જવા ના દેશરવા જવું મસ્ત એની પાછા આવે ઠાકોર દાદા ભગવાન એમનું आप पुत्र ट्रस्ट आपने बु ब्रह्मचर्य लीधेलू चौबीस जन छे। एमने एमने जुदू सीघोद गा हरिपुरा ने बारडोली अंदर छठ कि एकजन की जगह मिली त्यापुत्र ट्रस्ट कर संयमधाम बना त्याय बी व्यवस्था रसोला रसोई बढ़ પછી ત્યાં હેડક્વાર્ટર રાખી આવે બહુ થઈ ગયા લઘુરાજ સ્વામી બોધાબરું કેવું છે કેટલું બધું ૃત બુધામૃત બ્રહ્મચારીજી નું અને અમનું ઉપદેશામૃત હા વચનામૃત વચનામૃત તો શ્રીમદના એતો પુસ્તક છે શ્રીમદ રાજચંદ્રો નર બ્રાહ્મ <res> <him? ock Nearly overused> <shallful> <Census over> લેબર મોટો લાગે છે લેબર મોટો છે ખાસો બે સાઈડ છે બીજા ભાઈ બીજું નામ સામેશ છે અચ્છા એ બંધાય છે ઘર દన్న હાઉસિંગ નો ચાલે છો ને હા મેં ચાલે પરલેન થી આગત રોસા રોણ ગામ નું નામ રોસા રોસા રો આ રોસા કંટી મઝોરિયા હા મઝોરિયા કંટી આ રિપોર્ટ પે ના રો મઝોરિયા આ રોસેરી હા હા આ તો લોકેલિઝેશન ના ગામણા ઉપર છે શરૂઆતમાં બોટા સિટી મો ઉદ્બોધ પણ યુનિક છે અમેરિકા એ રીતે નહીં આ ખબર નહીં તો બીજું પણ એટલું જ કે કામ કરો કામ કરો બીજું ના ચાલે બેસી રહ્યું ના ચાલે અરે બેસી રહેવા દેવા છે બી આ લોકો નાનપણથી શું ફટફો બોલે જ ભાઈ ને શું ઉમર છે ભાઈ પચીસ વર્ષ દાદા પરિમલ ભાઈ ત્યાં ગયા પરિમભાઈ નડિયાદ તો પેલેથી ખર અને સંત્રામાં બહુ ખડ પુષ્કર મોટો પેલો તમને ખબર છે से बहुत सारी जगह लग्न करो तो खर्चा बहुत सारू कर મેદાસ સાયન્સ હંમેશા ફેક્ટ હોય હકીકત હોય કલ્પના કલ્પના ના કરવી પડે વિજ્ઞાન છે આપણને ખીચડી બનાવવાનું બેનો જાણે आप बना तो दी रहे चड़ी जाए भी। भी तो जीवन नीवन लाइफ साइन्स क्यों सोल से soul atma atma આત્મા વિજ્ઞાન તરીકે હોય નહીં તો આ બધા સાયન્સ થયા છે કંઈ ના હોય કઈ ના હોય સારી કોઈ સાયન્સ ના હોય આપણું શું હવે આ છે ટીવી માણસે બનાવ્યું કે નહીં હે હવે આ tv માણસને જોવા માટે બનાવ્યું કે એને એવી રીતે બનાવ્યું કે એને પોતે જોયા કરે કેવી રીતે એ તો બતાવે નહીં આપ્યું ના આવે એટલા માટે આત્મા એ સાંસ તમ દીકરા એ બધું આવું જ છે બધું બધું જ આવું વિજ્ઞાન સાયન્સ કે નેવર રવ બી એ ફિક્શન બટ એફેક્ટ દલથી નિયમને હમ એ લોકો એ બાર નિયમ એટલે કામે વાત થી એ ત્રેйня એ લોકો એ બધી બાજુ ફરી આઈડે આપણે ગોળાઈ વાળું હોય પણ મે રોબોટ નિક્સ કેવું કે છે કે આપણો કુકી પરટેરો સન જગુ બોયનો જમે આનો સુકો ભરે છે નિજસી હા રોબોટ હે રોબોટિક્સ રોબોટિક્સ રોબોટિક્સ એ એ આ બ્રાન્ડ દીસ ઓ આ બધું બનશે તો માણસની કિંમત નહી પછી એ તો કઈ જશે અને સેન્સર છે આપડે ગમે તે હોય પણ આવું આપણું ખોરાક હોય સંતોષ નહી થાય ઓકે યે ઓય શિટ વોબુ ગોગો આમચી ફેટ રેટ જો ટોપ ઓ જજો નમ સાઈ બહુ ઠીક બસ બસ ગ્રુપ મથે લે પગ વો સેડ પ્રોડક્ટ કશું માંગો ના છે બહુ બસ લે કામ પર ગુંઘરા વાહ વાહ બસ બસ બસ હવે ફાર્સ પેગલા આ ફાર્સ ફાવે મમ હાજ ભવ્ય દરવાજો છે એવું લખ્યું ને ક્ષમા ક્ષમા એ મોક્ષ નો ભવ્ય દરવાજો નથી હજુ પણ એકદમ કઈ થી ધીમે ધીમે ખીલે ઈઝી પડશે આસો હું બંધ કરતો તો હું બેટલાઈટ કરતો તો એના પર ગયો કે બંધ કરતો તો સર એલી ઓકે અને પેલી દે કરતો તો બસ ખરાબ ખોવા ગયા નહી હવે દે કરતો હા દે કરતો દા લાઇટ કરવા તો બરાબર પણ એ નહી આવો હા હે બે મરફક નો આવ્યું Вот я тебе лучше ચરો મા થાય નડિયા પેલું તલાવ પર એમની ખરી ઘટી મોટી અને બરસી જાય પટેલ વાર પાછળ રસ્તો જાય ને હા કરી પાછોથી ભગવાન કહે છે આપણું ભારતનું રસોડું બહુ મોટી પ્રયોગશાળા રાખે લેબ છે સ્વાદ વધી ગયા બધાય જાતો વધી બધું વધ્યું સુરત તમે નહીં ગયા છો સુરત દાદા થોડો વખતે જવાનું થાય ને ત્યાં સુધી સ્વામી નો વેરાસર યોગેશ્વર કૃષ્ણ ભગવાન શ્રીનાથજી બાલાજી અને આ બાજુ મોટું લિંક સોમનાથ જુઓ ચોકડી છે શ્રી તમે મેળવી આપજો સારું બહુ સુંદર છે એમાં રિસર્ચ સેન્ટર એટલે મતલબ શું છે કે માણસ ને માણસનું જીવન છે ને આજે જ્યાં જોશો તો ગમે તેવું સુખ મળ્યું બધું થઈ ગયું ને માણસ ખોવાઈ લે ને ખોયેલો રહેશે એવું લાગે છે એવું લાગે ખરું જ લોસ ના હોય તો રહે આ પણ હવે આ નાની ને એ બધું છે ખેંચી જાય છે થોડુંક જાય પછી ખબર પડી જાય બધા હવે માણસ એ તો કુદરતની ઊંચામાં ઓછી ભેટ છે બહુ મોટી ભેટ છે એ મનુષ્ય એના માટે સાયન્સ ઓફ હ્યુમન લાઈફ એન્ડ લીવિંગ એને પણ રાખવું છે ડિફરન્ટ વેઝ આયા કરે છે એની વેબસાઇટ મૂકી છે ઇ મેનની બતાવજો આપણા કોઈને પણ ખબર હશે દીપક પાસે હશે અહીંયા તમે હિસ્ટમના બધા ઉપયોગ કરાવજો એની પર મારતો આપણને ક્વેશ્ચન્સ થાય કોઈ કરે તો એ મેગેઝીન પર તો પૂછી શકાય ને પૂછે એટલે ત્યાંથી તમને અશ્વિન ત્યાં કરવું જોઈએ ભૂલાભાઈ બધા સારું થશે મેગેઝીન છે વિતરાગ વિજ્ઞાન વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશન એમને હમણાં કાઢ્યું છે છ વર્ષથી નીકળ્યા છે હવે એને તમને સમજાવ્યું ના આ શું કહેવા માગે છે અને આ શું હોઈ શકે બધું થઈ શકે છે બરાબર છે અ uh. એ yeah. બ yeah. yeah. yeah. હૃદયમાં હોત તમે કોઈ પણ પૂછો કાલ તો જવાનું અમે ફરીથી આવીશું પાસે મળીશું તારી વાત કરીશું શિકાગો જઈશું બઉ ભાર કરો દાદા આપડે ખાસ જરૂર જઈએ ટાઈમ છે તો જવાયું પ્લેજો પાંચ વાગે તો પાંચ વાગે તો પહોંચ્યો મા પછી તમારી બેઠા દાદા પ્રભુ પરમેશ્વર નાના પદા પછી આપણે બોલીએ મંત્ર અને પ્રાર્થના બોલી લઈએ સુંદર આત્માની સત સ્વરૂપ પરપેચ્યુઅલ હું સ્વરૂપ સત એટલે જેને સતનું રિયલાઇઝેશન થયું છે એનું એ કોન્શિયસનેસ પ્રકારે રહ્યા કરે છે એનું રિઝલ્ટન્ટ સ્ટેટ ઓફ બિંગ બ્લીસ છે આનંદ સ્ટેટ ઓફ બ્લીસ सच्चिद आनंद हूँ बोलूँ क्या तो सच्चिद तो बने अपने हाँ तो मारा शुद्धात्मा तम ने तरीके एक स्पीच तो मीडियम है अपने ग्रीड कर समझे शुद्धात्मा कश्य कफाई नहीं मनीष नरीर से किंमत है ना कि नहीं समझो पीअलाइज करता है भक्ति करता हो चाला समझाए ધર્મો બધા છે ને બહાર એ ખોટા નથી પણ ભક્તિ પ્રમાણે બધા થયા જેવા છેલ્લામ છેલ્લો લાસ્ટ લાસ્ટ ઇન ધી હોલ લાઈફ સાયકલ ઓફ હ્યુમન બિંગ કેટલા વર્ષ અવતારો છે અવતારો છે ફ્રોમ ટાઈમ સી મેમોરિયલ ચાલ્યા જન્મે મને જન્મ પછી બીજું બધું અહીંયા જાય બહાર જાય ઊંચે જાય નીચે જાય બધું જ જાય એટલે ધાર્મિક વોઝ રાઇટ Darling, theory of evolution, of evolution, living matter. beginning थीयरी ऑफ इवोल्यूशन ऑफ लीविंग मैटर एक, एक बिगिनिंग शुरू करें तेवलप थोर सेंसीस सुधी आंसिस ए पांचमी सेंस ये थीअरी पर नहीं थी शकती पांचमी सेंस वाला प्राणी है बताश में उड़ना પાંચમી પાંચ આ પાંચ ઇન્દ્રિયો કહીએ છીએ ને આપણે આકાશમાં ઉડનારા પાણીમાં તરનારા જમીન ઉપર ચાલનારા એમાં બે પ્રકાર પાછા ટુ ટાઈપ્સ એક ટાઈપ એવી છે કે એને વિકાસ થયો ડેવલપમેન્ટ થયું પરંતુ એને આ ઘણા ડેવલપ નથી આપણો સાપ હોય એને હોય કાણા હોય કાણાવાળા બધા પાંચ ઇન્દ્રિયોવાળા હોય ને એમનું મન બધું બહુ લિમિટેડ હોય એમ બીજું કોઈ શું ના હોય એટલે ફૂલ્લી ડેવલપ નથી થયેલું પરંતુ એમને માણસની જોડેનું બધું કનેક્શન બધું હોય હા ને એને રિવેન્જ વેર પણ રાખે બધું જ કરે એને લાગે કે આ બહુ સારું છે રાહ પછી બે રીતે રહે બધું એટલે બે જાતે કાણાવાળા અને પછી ધીમે ધીમે જોઈએ તો આપણે બીજું કાન ડેવલપ થાય છે આંખ ખુલ કે સારી રીતે ખુલે છે પછી બધા ધીમે ધીમે ખીલવા લાગે છે બધું એને બચ્ચાઓ થાય અને પેલા કાન એને ઈંડા થાય બે રીતના આપણા જીવાના પ્રાણીઓ કહે ક્રિચર્સ એ અને ત્યાંથી આગળ જાય આગળ જાય ફ્રોમ ફોરલેગ્સ આપણે ઉભા થઈએ છીએ ફોરલેગ્સ હોય ચાલે તો એનું સ્પાયું છે ને આ કપડાં સુકાવવા દોરી કેવી હોય ને એટલે હાથ તરીકે કામ કરી શકે એટલે આમ તો કે છે ને કે ચિમ્પાન જઈને આ લોકો આપડા બધું નજીકનું છે કનેક્શન સમજે પણ હ્યુમન બીંગ જ્યારે પહેલો ડેવલપ થાય છે ને ત્યારે એ ચિમ્પાન્જીના નિયર અબાઉટ હોય છે આપણા સાયન્સમાં હ્યુમનનું ડેવલપમેન્ટ જુદા જુદા સ્વરૂપે કહ્યું છે યુ નો દેટ ખબર હશે નથી ખબર ઓરિજિનલ ટાઈમ ઓરિજિનલ એટલે તમારે સમજવું છે આ ટાઈમ સાયકલ હોય છે એના આમ બચ્ચેથી ઊભા બે કરીએ ને તો આ અડધી સાયકલ થાય અને અડધી સાયકલ થાય અને સેન્ટર જે છે ને એ આપણું સોલ સોલનું સ્ટેટ અને સાયકલ ડિગ્રીઝ જે છે બધી એ જન્મ મરે જન્મે મરે એનું ડેવલપમેન્ટ આ બધું આવ્યો પછી આ સાયકલ બધી ચાલુ થઈ જાય અને જોડે જોડે પ્રાણીઓ પણ હોય છે પ્રાણીઓ મનુષ્ય જોડે ના ઘર એટલે કે ચાર કદવાર ફાઈન થઈ ગઈ તે મનુષ્યો ખાસ કરીને મુખ્ય આ બધા અહીંયા આગળ મેક્ઝિમમ હેપીનેસ હોય તો ડિમિનિશ થયા કરે સ્લીપિંગ હોય જેટલું થાય એટલું એને હેપીનેસ ગઈ એનહેપી ફિલિંગ રહ્યા જ કરે એ ચાલ્યા જ કરે તે એક પોર્શન આવે બીજો પોર્શન આવે ત્રીજો આવે ચોથો પાંચમો ને છઠ્ઠો હવે ટાઈમ અને આપણા બીજા હિન્દુ ધર્મમાં ચાર કયા છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ એટલે મીડિયમ મીડિયમ મીડિયમ અને કડયુગ ઓ મીડિયમ ટાઈમ ઓલ ધ રેસ્ટ આર સફરિંગ ટાઈપ્સ એટલે દ્વાપર એજમાં બધા હાઇએસ્ટ હ્યુમન ફોર્મ્સ બધા બર્થ લે અને આ ગ્રેઇન કાર્નેશનનું બધું છે થોડું થોડું બોલે માનવામાં આવે તો બિલીવ સમજે એમને વાત સારી લાગે તો બિલીવ ના કરી શકે તો પરમાત્મા થઈ ગયું હોય તો આવજો કરી તો કે છે કાળચક્ર અને માણસને બધાને લાગવું પડે એમાં આવી જાય છે માણસ એમાં ફર્યા જ કરે છે ફર્યા જ કરે છે ફર્યા જ કરે છે અને ટાઈમ કમ્સ કે જેટલું ડેવલપમેન્ટ થાય એનું બહુ સારી રીતે કે જેથી એ હાયર ફોર્મ્સમાં ઉચકાતો જાય બાય લિવિંગ બોડી આ બધા રિફાઈનમેન્ટ આવે બધા અને ઉચકાતા જાય તેમ તેમ એને ખૂબ ભાવના થાય બહુ લાગી ધેર મસ્ટ બી એ વે કે કઈ જાતનો છુટકારો લિબરેશન હશે હમ ટુ ગેટ રીલીવ બહુ એ વેરી હાઈ સ્ટેટ ઓફ થિંકિંગ આવું શરૂ થાય તો બધું જ ગમે હોય રાજા હોય મોટા હોય મહેલ હોય બધું પણ એને આવું થિંકિંગ જો અત્યારે ચારનો મીડિયમ ટાઈમ તો નીકળી ગયો કડિયુગ ચાલુ થયો છે અને કડયુંગ ચાલુ થયો છે मीर भगवान श्रीमद राजसारी कपड़ा मेला एक सारी कपड़े आग न कपड़ा मैं सुगना कपड़ा मैं आप समझा हम्म બે હજાર લગભગ બે હાજર કરતા થોડા વધારે પેલા સાઉથ ઇન્ડિયામાં કુનકુદાચાર્યજી થયા સમયસા ત્યાર પછી આજ લગભગ ત્રણસો સાડી વર્ષ આગળ આનંદગંજી થયેલા બે મોટા થયેલા અને શ્રીમદ એમનો બહુ આશરો વિચાર શ્રેણીમાં કરવામાં અને શ્રીમદ આ થયા આ કેટલો આકરો માર્ગ છે સમજો આખો જૈન સમાજ છે આખી ઇન્ડિયામાં છે આખા ઇન્ડિયામાં પરદેશમાં ફેરેલો છે ઘણો મોટો છે હમ बहुत सुखी थे परंतु फैक्चुअल स्टेट कोई ना पकड़ा सा हूँ कौन छू शू जाने से शास्त्रों वाचू छा जो छू समाइए विचार करूले बज्ञा जो है करनेज्ञा थी डेवलप थे जब बच्चू ना मुटू थम सीखे बढ़ता जोता, जोता, जोता। करी, करी आपनों आपनों तो मोटू थत है आप कर बद क्या टके कि आप शरीर आप शरीर क्यों साथे के तरह कॉन्स्टिट्यून्स मोटा बिल्डअप थे बॉडी माइंड इज द बेजिक थिंग माइंड मन बीजू आ बदा जड़े व्यवहार में रहवा कॉम्युनिकेशन स्पीच स्पीच ना हो तो वर्ड केवे होते स्पीच मूक अरे बॉडी शरीर है शरीर चाल करें आ त्रॉन्टिट्यूश बदा एक बीजा जोड़ेला होंड में हो बोल में आए और जो बोलायु पर्तन में आए तो आ कर रेम कर्म प्रकार जो, छोटु छोटु जो मारे बोल बोल है कि छूट छूटू पड़ी है जान में हो वी बोले और वाणी में हो तो तीज वर्तन बोल બધા સાધુ સંતો આચાર્ય બધા આવું ભાઈ પણ એ મોટે બહાર ખુલ્લું આવે ને આમ તો બધે જ લાગે પણ પોતે ફસાયેલા કોઈ નહીં કોઈ નહીં શું ચાલ્યા કર્યા રસ્તો ચાલ્યા સાચી વાત કોઈ દિવસ ખુલ્લી નથી થતી તરી વાત એક એવા પુરુષ હોય ચોખ્ખા ચોખ્ખા ખુલ્લા ત્યારે એ દાદા ભગવાન ખુલ્લા થયા દાદા ભગવાન શું સાચી વાત એમને આ સાયન્સ ઓપન કરી છે મમ્મી ને ગુજરાતી વાંચો છો ને ગુજરાતી વંચાય કે નઈ હમ તે બધું સરસ છે સમજાય એવું છે તે મોકલી આપશું પકડાય તો મમ્મી ના બનાવો છો તમે ચાલુ પ્રભુ પરમેશ્વર હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે બઉ બહુ પેલા પણ જ્ઞાન આપણે પોતાનું આત્મા સ્વરૂપ આત્મા નું જ્ઞાન એની અગર બધું કઈ કશું જરૂર નથી આપણે પોતાને જાણવાના છે જરૂર નથી આપણે શરીરમાં જે આત્માને જાણવાનું છે એટલે કે જાણનારો જણાય જાય ધવલ શું કહ્યુંથીંગ ગેટ્સ નોન દેટ ઇઝ ટોટલ નોલેજ ઓર નો આખું બાબલ ફેદ ખરો પણ ફેર તું તારે કામમાં તો ફેર કામ નો એકલો ફેદ ના ચાલે લુખો એટલે આ છે હવે સિદ્ધાંત છે સાયન્સ જે કરે છે જાણે નહી શું કહ્યું બોલો જે કરે કરે જાણે સીધી વાત છે સમજાયું ટોટલ જોડે જોવે છે તો હમ જેમ દૂધ ને પાણી કેવું જોડે જોવે છે તાર તો આપણને બધો ફાયદો બને છે कोई दवा दूध बन दूध पानी ना थी सके जोड़े से है। पर लाभ मिले मणसवरे सर्व दूध कर दही कर छास कर मखण करे तवे पीछे घी निकले समय नहीं, नहीं बद दूद नहीं जाए। ते पानी तो पानी तो फायदोज करो नगड़ू नहीं कहीं कही। समझ કાદવ મક્કર સર્વ મક્કર કમર ઉગે છે કાલે વહેલું નહીં કરવાનું છે બનતો ને આપડે બોલીએ મંત્ર નમો વિતરાગાય નમોતાળ નમો સિદ્ધાળ નમો વુ સબળો પંચ નમુકારો પાવપના સડ મંગલાંચી પડમ વૈ મંગલ ઓ નમો ભગવતે વાસુદેવાય નમ શિવાય જય સચિદાનંદ સચિદાનંદ જય સચિદાનંદ હે અંતર્યામી પરમાત્મા આપ છો પણ મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે આત્મા ભગવાન અને તેનો હૃદય થી ખુબ પસ્તાવો કરીને આપની પાસે ક્ષમા માંગુ છું સુધાર મને શાત્મા ભગવાન એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાયદ સ્વરૂપ પ્રાપ્ત થાય જય સચિદાન છે સચિદાનંદિદાનંદ એજેક્ટિવ નથી પ્યોર સોલ કોન્શિયસનેસ ઇન્કાર્શન કોન્શિયસ ઇન્કાર્નેટ કોન્શિયસનેસ એવું પ્યોર સોલ કોન્શિયસનેસ ઇન્કાર્નેટ એવું નેટ મીન્સ ડ્યુ ટુ લાઈફ ચાલો જય સચી દાલ જે હો દાદ આપડે દાદા ભગવાન નું સ્વરૂપ એટલે આપડે આત્માનું સ્વરૂપ પણ એમનું પ્રગટ થયું છે બિઝનેસ ને એટલે ચોમાસા ચોમાસા વરસાદમાં કામ ના થાય ને ત્યાં જતા પ્રકાશ તો દાદા ભગવાન ના એ આપડા આત્મા સ્વરૂપના સંચયકારો છે એ સિદ્ધો દાદા ભગવાન ના સિંહ જૈ જય કાર જૈ દાદા ભગવાન ના સિંહ જૈ જય કાર ભગવાનના સિંહ જય જય કાર જય જય દા જય કાર ભગવાનના સિંહ જય જયકાર દાદા ભગવાનના સિમ જય જયકાર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 જય સચિદાન આપડે આપડા આવું છે સમજે જેમ જેમ આવું બોલાવતા જઈએ ને એટલે આ ફેક્ટર છે ને એ બોડીમાં હોય ને આપણું આત્મા નું સ્વરૂપ સમજ્યું આકારમાં ખુલ્લું થઈ ગયું બહુ ચાલો બસ ત્યારે રજા લઈએ સારું થઈ ગયું આજે યોગા ફરી આવીશું ને શિ કરીશું બીજી વખત વિજ્ઞાન ઇંગ્લિશિંગ બ્રુમ આ તો પાત કેચ બસ બસ ચાલ મેં દીધું બસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ન્યાને અમારો વાસ રહેશે બોડી કે ગો પઢાઈ બી ઓર બ્લેસિંગ જય ગાડી કે તને સુના ગાડી એ તો રિપાવર ટીક કરી લેજો પછી સિટી કરતો આરામ કરજો 10 મિનિટ સુધી બેસી રહેજો કે સાચું માહિત છે મેરિકન તો જેસેટન એટલે આ ફોલ્ડરમાં છે ને મેં પેપર કરેલું રાહા હોય છે બસ તો ઈટ વુડન હેપન ઇન ધ યર એટલે તો એનું બટ એટલે લાઈક હું ખબર છે